હોય તો ah. ને બુદ્ધિ ના હેતુ બુદ્ધિ છે બુદ્ધિ છે તાર મા બુદ્ધિ ખરાબ થઈ ગઈ મારા મારા બુદ્ધિ શાંત નહીં શાંત બુદ્ધિ બુદ્ધિ એટલે ઇન ડાયરેક્ટ પ્રકાશ એ પ્રકાશ છે બુદ્ધિ અને જ્ઞાન એ ડાયરેક્ટ પ્રકાશ છે શું છે સમજાયેલી વાત છે જે અહંકારી છે જ્ઞાન આ ધોરણ છે આ ધોરણ છે આ ગ્રણ છે એ બધી બુદ્ધિ અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કેવાય ઇમોશનલ ફાઈ થાય ઇમોશનલ બુતી ઇમોશનલ ફાઈ થાય તો ગાડી આપણે આ ટ્રેન થતો ઇમોશનલ ફાઈ શું થાય આપણે ટ્રેનમાં બેઠા ટ્રેન ઇમોશનલ ફાઈ શું થાય ટ્રેન ઇમોશનલ થાય શું થાય દેખ જો એટલે ઇમોશન થઈ જાય પડી જાય ગાડી મોટર માં ચાલે છે ગાડી મોટર ચાલે છે ગાડી છે એનાથી ઘણા જીવો મળી જાય જારીશનલ થતું નહિ બિચારી કે બધું જ પૂજ્યો રાખો અંથલ અંચલ તબલ ક્યાં મૂકી રાખો મગજ માં શું બટાકા ભર્યા છે પગલ તો આવે એટલો શું નથી હ સોલ નાતો તો તો કેવી રીતે કરવાલા કે તો મે આશીરવાદ આપીએ તમને સોલ થાય ને સોલ થાય લખો ચાળબો ના થાય કે જીર હારી થાય આખી જગત તો કבל ઉભો થાય કેવું કે સીરીત કલેંચા રે સોલ ફળ થઈ જ નહીં સરાત સરાત હવે થાય નહીં progress કבל થાય તમે કોણ છોલ્વ કર્યા છીએ પછી પગલ ના થાય આજ્ઞા ચાલે ફરી પગલ ના થાય હા આ માત્ર એક થાય ખરું પછી શું કાયે ન દિલ બળ ગયો હવે નસ્ત તો આથી મળદી મનમદી થઈ ગઈ મેં દિલ દેવા દે થઈ ગઈ ઓપાર તો થાય ને દાદા મારતો રોજ થાય છે બેંકેથી મારતો રોજ થાય છે રોજ થાય છે તો તમાર કરિયાપુર આ લોકો ને ભાઈઓ તો કરતા છે ભાઈ મારું મારું કાયે બંધ ના ઓરખું ના આવે બંધન ના બંધન તો ઓળખું ના ઓળખો તને ક્યાં ગાડી બાજી છે કે કશું બાજુ મુક્તિવાય ઇન્ડિપેન્ડન્ટ કહેવાય સરકાર માં છે ભાઈ તમને ભાઈ પૂછજો બધું ખુલાસા કરજો જે જોઈએ જે જોઈએ પગલ માં જ મરી ગયા પગલ માં જમ ગયા પગલ ગયેલા ભાઈ કોઈ પુણે પાસે હશે તો ત્યાં રહી આવું હોય ને માધા બે કમ્પ્લીટ અત્યારે દાદા એવું જોઈ ને એવું જોઈએ તમે પોતે માર્ગ માંગતો પછી એવું જ માંગે ને જે બી થશે આપડું જોઈ નઈ જોઈએ પૂછ્યું તમે મંગછા કેમ નથી કરતા મારું શરીર છે આ કઈ કબ્રસ્તાન છે પછી ફરી પૂછ્યું છે નથી લાગતી મજા આવું પડે અમેરિકા તો એવું બોલે છે એટલા માટે ઉછેરીએ છીએ અને આપડે તો આપડે તો કરેલો હાથ ના કબૂલ કરે આડે જ નહીં ગાય તપાસ કરે એનો હાથ ટુલ ના કરે નાડે અને આપણે અલવલિયે કહીમાં બુદ્ધિ ગઈ દેર કરે છે કે કઢો નળ કરેલા હા થોડો થલે આડ ડ્રિંક લેજેનો આડ ડ્રિંક તો સાબ ડ્રિંક લેજેલા આડને ક્યાં દે આડ લેજેલા આ એ ચાલે આ કુદે ઈ ને તમે રોહિતભાઈ કેમ નહીંક કેમ નહી આપણા ઉઘાડી વાંક છે ઉગાડી વાકે જાગૃતિ નથી આ લોકો પછી બેઠાણ પણ કરે છે જાગૃતિ ખલાસી બેભાન કરવું કરું કેવું નથી લાગતું બેભાન કરું આપડે ભાઈ એ બીજા પછી થાય કે આપડે બીજા રોકાણ કરે આપડે નાય છે દવા માં આવે તો આ તો ગંગાને ઈરાદો પર આપણે તો આતો રગડ દેવાય છે ભાઈ માંસાહના માટે બરાબર કે નહીં રામજી છે ભાઈ કાને કાતે લગલું રાંડી કાકી હતી ભાવતી ના કે કાકી ને ભાવતી નથી ના ના એ હારી બે જાય બે જાય ના ના થોડો વખત જતું રહે છે ના એ બધું ખોટું જે સાંભળ્યું ને બરાબર થોડી વખત જતું રહે ને એ તો એ તો ફિલ્મ કહેવાય જો એ તો એ દેખાડ પછી જતો રે એ તો ભોળામ ભાઈ એના માટે શું કરવાનું दादा ના એ કહી દેવાનું ઉભે તને ફિલમ દેખાય છે કે કાયમ અપાય છે હા હવે કુછ ન ફિલમ દેખા દે દેખાડ કે તારે પર મેં તો કાયમ અપાય રે ઉઠકેવો આપો કઈ સગન તો ઉઠકેવો આપો છે તો કાલે મને હબ લાગે પાછે કો સાંજે આવ તો પેલા તમે આવી શકો મંગળા ઉતરશે નાની ના ચરણો માં જ મો છે કૃપા એના ફાધર છે એ આફ્રિકા માં હતા ફેમિલી એજ્યુકેટેડ છે અમદાવાદ માં ખેડા જિલ્લા ની અંદર પહેલા ફોળે આવનાર હતા પેલા ઇંગ્લેન્ડ ગયેલા પટેલ સી કે એટલે શું ચતુરભાઈ કુબેરભાઈ ઓહ તે તે પરનો કોસ્ટ તે જગ્યાતા ના ના આ છે આ રાતા ઓ આ છે આ હા ઓ આ છે ખબર નથી કે ક્યારે ના સબ બરવા જાવે ઇંગ્લેન્ડ જવાનો એએમએસ કરેલો ઓ એએમએસ કરેલો હા એએમએસ કરેલો નેક્સ્ટ ટાઈમ આ સસ્તી ખોસાડી રહેતા હતા ક્યાં સસ્તી ખોસાડી રહેતા હતા અંધાયમાં હા નવરંગપુરા અમદાવાદ આવ્યા હતા દર્શન છે પપ્પા ના ઓકે છે યોગા કરે છે યોગા કરે છે ને એવું બધું એમના ફાધર ને આ બધા બહુ છે એમ કે છે આ મેટ્રિક આ તો બોલ નો ટેન્શન સી ગયો 30 30 એ નતાલ ગઈ બહુ સારું કેરા જો ગા ટેન્શન જતો રે ને નવલી તો ડાલ દિયા જલ્દી જલ્દી એટલા ઉયા થી ખરા હું ટેન્શન ઉગાના તો આ ટેન્શન જતો મતબર ટેન્શન જતો ને કે મજા આવે નહીં મેં પછી આપડે બોલાવો ના બરાબર છે એમનું નામ નતું ભાઈ એમ કે છે પણ તમે જાતે કોણ તમે ખુદ કોણ એમ પોતે કોણમા ઓ એટલે શું તારું નામ શું શું એનો રમા રમા રમા રમા આત્મા તો થઈ જવું તારું તરફ રમા ને કાળો ભરત હશે ના થાય એમાં એક થઈ જવું છે હું આત્મા છે એવું બોલે છે તો યાદ થયા છે રમા હતું રાઈ હતું કે આત્મા હતું કયું હતું ભલે હતું લાભો ભાઈ આવી ગયા તને ખબર ભાઈ તું કોણ છું કે છે શરીર નું નામ મહેશ છે પણ હું આત્મા જુ એમ કે છે આત્મા મહેશ ને ગાળું વધે ને બેલે વધે ને જે કરવું એ કરે નથી બોલીએ ગરી અસુ પૂછે ત્યાર સુએ તો આ મોડા મૂકું હાથ હતા તમને ખબર પડે કે હાથ જ ગરીબ નિશ્ચિત ખબર પડે એમ કયા ગરમી રહીશું કાલાવડલા જામનગર જામનગર પાસે કાલાવડ કાલાવડ જામનગર કેવી રીતે ઓળખો જામનગર ની પાસે આવ્યું સરું ક્યાં ઘરે આવ્યા છે તમને એવું લાગે છે ઘેર ડાચું ચડેલું હોય એવું ના એવું નહીં લાગતું સાહેબ માલકા આવ્યા છે તો મેં કઈ ગયા ઘે આખર કાઢવી પડે એ પૂછે છે આત્માએ કેવી રીતે ઓળખવું જે બુ કેટલા છે જે જે માગો એ આપ બીએફ2 બાપા બધી મક્કર આવો તો દેવ દેવા ના માથા આલીઓ મેલા બોલાય નહી બોલાય નહી નિગમભાઈ ચેતનભાઈ સાના ક્યા છે ચેતનભાઈ તો સાને ખાસ સાને ખાસ હે પૈસા વેસો જોતા છે બરાબર છે પૈસા બીજું બીજું કઈક છે ને કાર નું ચાલે કોમ જો કાર નું એ ચિત્ર માગે ભગવાન પૈસા નાખશે જોડે ના લઈ જાય ના લઈ જાય ને સાડા બાજુ લઈ જતા ના લઈ જાય આપડે અહિયાં જ વાપરી નાખીશું હા નહીં દાડે છે એટલે જવાનો વિચાર કરો કેટલા અવતાર માં જવું છે જ્ઞાની પુરુષ ક્યાં હોવા મુક્ત પુરુષ એમાં ત્યારે પણ કોણ થાય दो एक है, है, मार है! तो जीवता दब्र, दब्र, पी ચિંતા સરળ દુઃખો થયું પછી એના માટે શું કરવું પડે કરવાનું શું કીધું ખાસ નું તો જે કરતી કરવાનું મારે અને મુક્તિ બૌ સારું જીવોકાળમાં શું રહ્યું ગયું હોય તો સંગીત નું ભણ જ ના હોય શું થાય થાયું કરી આપ લાખી ગયા તાર ખાઈ રહ્યું કે એ કે છે કે મેં ઓપરેટર કંટ્રોલ લેવા દો બેસ્ટ છે ઓસ નો બેચ ઓકે છે કે કંટ્રોલ માં રહેવું જોઈએ એ કે છે કંટ્રોલ માં રહેવું જોઈએ હા પેનટ્રોલ ને નોર્મલ ઇટી માં રહેવાનું ભાઈ જો ગયું છે કામ તો થી નોર્મલ દિલા નોર્મલ ઇઝ ધ કે ઓર નોર્મલ ઇટી માં રહે મારમરે જો કલાક તો બોલને કી દો ભાઈ સમ ભગવાન પદાડ્યું છે પૂછવા જેટલી સમજ અમારામાં હોવી જોઈએ ના એ શ્રદ્ધા ખોટી શા કરશું ચકાસું પણ હજી પેલા દાદા ભગવાન નમસ્કાર થોડા બોલાવ્યા નથી કેવું ભાઈ ભગવાન નમસ્કાર બોલાવો સાહેબ તને ખબર પડે દાદા ભગવાન પ્રગટ થયા છે હું આવું આમ દાદા નમસ્કાર કરાદા ભગવાન વિતરાગો ના માર્ગ માં આવું પોલ ચાલે ની એક જરાશન મારે ત્યાં પૂરી નહીં કરવી પડે અમે જ્ઞાની પૂછ કેવાય વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી કેવી તમે ગમે એટલા તમારા પિસ્તાળીયા આગળના પ્રશ્નો પૂછો તો બધા આપીએ શું કહ્યું ભગવાન ના કહે બઉ જવાબદારી તમારી સ્થિતિ કઈ ચોથા ગુણસ્થાને છો તમે ગુણસ્થાન ચોથા ગુણસ્થાન નહિ ગુણસ્થાન એક 12 માં મહિના પાછો આવે ગુણ સ્થાન કે તો ખાતી પણ અને ગુણ સ્થાનની વાત પૂછાય એ નથી તો બહુ હાઈ લેવલ છે પણ ભગવાન પૂર્ણ દશાની એમ આવી શું ગયું ભગવાન તો 13 માં મજાઈ ત્યારે શું ગયું એ ખરાબ છે તો બે આ 12 માં તો આ લોકો એવું દેખાય છે પણ એક એક એક કલાક માટે એક ગુંઠાણ માટે ખબર છે દેખાડીશું તારી છે ને તારીખ તારી કેટલી જગી તમે કયા કરના કયા ગામ તું કયા તમને બોલા હશે ને બોલા ક્યાં કામ ભાઈ તમને સામે તમને પૂછે છે કયા ગામ આ જો ખરાબ લેજો રાશિ લે છે તો એ લોકો રાશિ થઈ ગયા ગરમ ગરમ ખાજો કલાક પાંચ ચાર પાંચ કલાક સુધી ખાજો પછી ના ખાઈ જૈન ધર્મ તો કે છે ને બીજા ને પેલા આપવું પછી ખાવું એટલે ફ્રેશ બીજા ને આપી દીધું પછી વાંચીએ ખાધું કે જૈન ધર્મ માં કેવું છે કે પછી પોતે ખાઓ પાસે વાસી વાસી જે મળે એનાથી પણ પટેલ છે નારના છે ઓખાણ કરાવે છે ઓખા બેન પૂછે ધર્મ એટલે શું ધર્મ બે પ્રકાર નો કાલ્પનિકર્મ કાલ્પનિકલ્પિતે ધર્મ એનું નામ કેવાય જે સુખ આપે અધર્મ નામ કહેવાય જે દુઃખ આપે તો ધર્મે અધર્મ બે જાતના કલ્પિત આ કલ્પિત ધર્મ એટલે શું બૌદ્ધિ સુભા માટે આ બધા તવ જ તબ કરરા સાત્ર વાતો આમ ભારતની સેવાઓ કરવી બધું એ કરવું એ બને કલ્પિત ધર્મ સમજાણ પેના તે સીધાય પુણ્ય બંધાય અને એ થો થતે આપણને સુખ આવે શું પુણ્ય એટલે શું પુણ્ય એટલે કેડી પુણ્ય બંધાયું દુઃખ આપીએ તો પાપ બંધાય અને પુન્ય પાપ ને મિક્સર ખાવું હોય તો પુણ્ય પાપ બે આપવું ને દુઃખ બે નહીં આપવું કયું કયો છો મિક્સર ના કર ના કરવું જોઈએ પણ ડેબિટ તો છે એટલે તમે પાંચ જીરો પાછા હા એ બરોબર છે પાછી આપવી પડે આ તો એ પાછી આપવા આવ્યો છે પેલા જે રીતે તમને ખબર નથી તેમ આપવા પહેલા આવે ને તે જ પાછી આવે છે એટલે ચોપડો બંધ કરવો શું હવે એ ભાઈપ કલ્પિત સુખા સાચું ભાંગ છે સમય દર્શન થાય સાચી એ સુખ સનાતન હોય જાય નહી સત્યાવીસ વર્ષથી મને ભૂ થઈ જતું નથી તમે કેટલા વર્ષથી ભૂ થઈ નથી જતું નથી પંદર વર્ષથી જતું અને થોય ભઈ જો દીવાંડા રે એક દા જો તો કરી આપી એટલે દીવાંડો દુખ દીસે દીવાલની દીસે ના ભાઈ પછી એવું જ નહી તે દા દીવાંડા રે તો કઈ વાગે કઈ વાગે સપ્પરનો સપ્પરને દાડો કહેવાય હે સપ્પરનો દાડો કહેવાય એથી ના જો તો દુખ એ દીસે મત દે તો દુખ સપ્પરમાં નહીં અપરમો દેવ સપ્ર્મો દેવ અપરમો નહીં ઠીક છે સપ્ર્મો હે સપ્ર્મો દેવ અપરમો દેવ અપરમો દે અપરમો ના અપરમો સપ્ર્મો સપ્ર્મો રંગમાં સપ્ર્મો નમવાડી છે ઇતો ન દેખાવા કે તેને તો સપ્ર્મો ગાવા સપ્ર્મો દાડે સબરે સપ્ર્મો દાડે સબરે માં તો શું સપ્ર્મો દે કે મને કેમ ન કરી ઓ છપ્પર માંપ્પર આવી પડે ંગ બધર થયો ત્રીંગ અને માકો ખોટું નથી આવ્યું ના ના આપડે લોકો ધણી થઈ ગયા ના ના રિલેટિવ છે ડ્રાઈવર નઈ લીધો માટે શું ધણી છે બેન કે છે કે આજે ના અપાયું થયું એક જગ્યા એ લેબલ માર માર કર્યું પેપર રાજકોટ નો છે ઘરા ગીતો હતો પુષ્કર બધી ગ્રીન કાર્ડ ચિરાય છે પણ મનમાં બર્યું હા ભાઈ તેવી પાસ ના કરી ના પાસ કરી અને કઈ કેવો માણસ અત્યારે બાપ કરતા જતો રહે છે વાદરા જેવો છે આ છોકરો જ નહીં બધી છોડી બધી આવે તેવી જ લાવવાથી બાપ કંટાળી ગયો બાપે છોડી દીધા એક દેખાય પાસે પપ્પા એ એક જ નહીં દેખાડી દુ ને તમને હું સ્ટેશન ને ઘેર લઈ જવું આ તમારી આપણી જ વાત કરીએ સ્ટેશન પર જોઈ લઈ જવું કે આણંદ સ્ટેશન પર દેખાડી તો આ થશે એને અહીં થતું સ્ટેશન નફરત જોવું પડેત ના જોવું પડે આ જગા કે એટલી જાતિ જગા માં છે બીજા લોકો બીજા લોકો લાભ મળે તું એવા બે ચાર પાંચ જણ લાભ લો મન નો ડાક્ટર એવું બધા ડાક્ટર નો ડાક્ટર થયા કેમ આ ડાક્ટર જ છે કે ભાઈ ને કાઢ્યા રોગ બધો કઈ નાખાયજો પેલા આવી જ મળે ને એને જેટલા પગાર મળે છે હા ભાઈ નથી આવડો મોડો દાખલો આપડે મળે આ મારી કમાન્ડ ના પૈસા નો બધું અત્યારે હું તમારું ખાધેલું ક્યાં ખવું તમારી મહેનત કરેલી તો હું ક્યાં ખવું ના હોય તમારે ખાવું પડે પણ મારે છે હા અમેરિકાનું ભાડું રહી છું એ વામી થાય પંદર હજાર રૂપિયા એ બાર બે લાખ રૂપિયા ભાડું આપે છે બાજુ બે ત્રણ જણા આવ્યા બધા તાલ ન તાલ મળવ મુશ્કેલ આવું કોઈ કેનારે નહીં મળે એવું કોઈ કેનારે હતો તમે આમ આપી દે ને આપી દે કોડો હોય કોઈ